આપડે સહી બીજે ના થઈ જાય બરાબર ના કીધું બરાબર બીજે સહી થઈ જાય ના થાય ને સાચી વાતમાં શર ને ઘાતમાં હોય એજ લાઇનમાં ઘાત હોય નવાણું વખત બતાવે એક વખત ઘાત એની જ લાઇન માં હોય નવાણું વખત પાણી બતાવી જાય પાણી નો તરનારો ડૂબે એમાં આપડે આત્મરૂપ થવાનું શું બનતા કઈ થાય જ નહીં કોઈ બને થાય શું લઈ જવાનું બીજું आप हाथ में कोई ली जाए नहीं लट्टिया कपाटी देखी बोलता है आप जागृति पूरती है कि नहीं कई खबर पड़े એ તો વારે ઘડી ખબર પડે આપણા સંયમ ઉપરથી સંયમ ઉપરથી ખબર પડે જો ભણાવે છે ને તે બઉ જ ખરાબ રીતે ભણાવે છે તાર મળે તે વખતે જિગ્નેશ છે તેને બ્લેમ કરે શું જિગ્નેશ શું કરે એને બ્લેમ કરે તેને તું જાણું એટલે આ જાગૃતિ આ જાગૃતિ ખબર પડે ના પડે પડે પડે કાર ગાર પડે આપડી જાગૃતિ બચકા નહી ભરવા દે તો જાગર થી બધું ઉત્પન્ન થાય જીજ્ઞેશ વખત બચકું ભરી લે પણ અંદરથી એમ થાય કે આ ના હોવું બરાબર શું એ જાગૃત એ જ એમ જવાબ બીજું બધું વિરોધાભા જેથી આપડે કહીએ ને આખા જગત ના ધર્મ બધા દેહાદેવ દ્વારા બરાબર અને આ એકલો ધર્મ દેહાદેસી મુક્ત છે અને સાચો આત્મધર્મ કોને કેવાય મુક્ત આત્મધર્મ કેવાય આ બધા તો આપડી અધ્યાત્મ ના કેવાય જે આત્મા સન્મુખ કરે એ અધ્યાત્મ શું તો ક્યાંય સન્મુખતા હોય એને અધ્યાત્મ કે આપણા લોકો કારણ લૌકિક ભાષા છે ને લૌકિક ભાષા એવી જ હોય વાસ્તવિક નાનપણમાં તો આ બંને વસ્તુ હતી જ નહી મારા કોને કેવાય લોક ને કોને વાસ્તવિક કેવાય એ પણ ભાન નતું મને હતું જ નહિ એવું કઈ ખબર નથી ખબર ડોક્ટર છે તમારું સાયન્સ આઈ ગયું બરોબર બસ નાન છે તે આત્મા છે શું છે સંપૂર્ણ હોવું જોઈએ એટલે સંપૂર્ણ દશા જેટલા અવસર થયું એટલા આત્મા નું પ્રગટ થઈ શકતી નતો પણ શબ્દો માં હતો હતો પણ શબો હતો અનુ સત્તા પ્રગટ કરી શું કહ્યું એ સત્તા પ્રગટ કરી આપણે કે આ સત્તા મારી પ્રગટ કરી આપડે બાકી સત્તામાં તો છે જેટલા જીવો છે ભેગી કરેલી શક્તિ એક આત્મા માં બધી આત્મા શક્તિ છે કે બીજી કોઈ વસ્તુ નથી આવતી નથી એટલે બધી શક્તિઓ છે दादा દર વિધી કરી આપો છો પ્રાઇવેટ નો રૂપના મારો હોય એ શું કહેતા અહીંયા સુધી બોલે દૂધ પાડેલું છે દૂધ ના પડી રહે જ ન થાય એ જ છે એટલે દર વૈદ્ય વૈદ્ય ને જાદુ નહી અનેક અવસ્થામાં ત્યાગ લીધા પણ સંયમ સાધન નહીં થઈ ગયું આ સંયમ નું સાધન સંયમ સાધન થાય તૈયાર થઈ ગયું સંયમ તો ક્રોધ માલ માયા લો એનાથી દૂર રહેવું એ સંયમ વિકાસચંદ્ર મુનિ છે કોઈ અકળાય તેને આપણે જાણીએ તમે જાણો કે વિકાસચંદ્ર મુનિ અકડાયા તમને સારું ના લાગે ખરાબ લાગે કે આવું ના હોવું જોઈએ મુનિ અસંયમ છો તો મુનિ અસયમ ક્યાં હોય મુનિ સહ્ય સંયમ કોઈ બધા ક્યારે કહેવાય કે એકાકાર હોય તા તમે જગત બધું એકાકાર બી દેહાદાર દરેક ધર્મ દેહાદર્મ જ છે પૂર્ણા હતી પૂર્ણાહુદી પદ નું આ સ્થાન છે પૂર્ણાહુદી આ સ્થાન પ્રાપ્ત કરવા માટે દેવો દિનરાત બદલા કર્યા કરો એટલે સરળ નથી પ્રાપ્ત થઈ જાય મીઠા લાગે પણ કરો કરતા આપણે કરનાધ બે ક્યા તૈયારી થઈ ગઈ બંધાવાની એ બંધાય બધું કરે ત્યાં સુધી આ બધા પ્રશ્નો નો નિકાલ થાય નહીં તમારે આવે ને તેના ઉદય કે સમાજ નો મને વાંધો નથી સમાજ થી ગભરાતો નથી આ બધા પ્રશ્નો ક્યારે થાય ને જગ્યા થાય ત્યાર અને થોડા બધું થાય એવું લાગે છે એની પસરી થાય અત્યારે અત્યારે જેમ કોઈ રિહાયેલો માણસ હોય બે સાધુ હોય એક રિહાયલો હોય તો પડે કર્મ ઉદય છે એવું આ મન ન છે શું છે પતિ જાય જોયા ખબર શું થાય આપડે તે વખતે કોઈ પણ એમાં રહેવું કેવું આ છે બોલ્યા કરવી નૌકા બોલ્યા કરવા શ્રી મંત્રો બોલ્યા કરવા નવ કલમો બોલ્યા કરવી એટલે મન એક બાજુ થઈ જાય જે ઉદય આવ્યું એનો તો નિકાલ કરવાનો જ છે ને બધે રહે છે ને અને આ બધા પ્રશ્નો તો જગ્યા નું સ્થાન થાય ને એટલે માર્ગદર્શન કેવી રીતે આપવું બીજું બધું આપવું એમના કોણ કોણ એ બધું તારેલા ને ભારે નઈ ને આ જોઈએ ને બધું સાધન પણ આપણે અત્યારે તૈયારી કરી રાખવાની તો સરસ કોઈ સાધુ માટે શું કરવું કારણે પછી બધા એમાં કરવું જોઈએ આપડે દીખવા લદ ના જાય એ જોવું જોઈએ સામે કો બેઠા પછી સાધન અંગે સામાયિક માં બેઠા પછી સાધન અંગે એટલે આમ તો તારા એકે જ છે આપડે અમે બઉ કરેલી છે સાથે પણ એમને એમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે ઘણી વખત સામાયિક કરું તો કે મને કશું દેખાય નહિ ખાલી અંદર દેખાય દેખાવો એવા દેખાયા કરે તો મારે દેખાવો જોયા કરવું કે શું કરવું એમ બ્લેન્ક જાય લીસોટા દેખાય કે ધારો દેખાય એવું તેવું દેખાયા કરે અને કઈ આચ્છે છે કે દિલ મે તો પછી શું करू તે વખતે કે રાખું કે બીજું ખાય તો આ પણ એ બોલી આપણે સાચી રીતે બોલી ડરતો નથી એ જો અમાર પાસે મને મોડે આવે ને કુછી બોલની ખાય છે એવાલે બોલવા મોળ થઈ ગઈ તો દેખાય તો એક સુનો પણ આરંભ પણ સુ રાખો એક પૂછવાનું કે આ બદલુ કેમ એ એ શું હશે દાદા એવું અંધારું દેખાય એ તો દેખાય એ તો રેજ ને જો દેખાયું થોડું દેખાય દેખાય હું કે સામાયિક માં મારો દોસ્ત જોવા માટે બેઠો હોઉં તો કે એવું બધા બીજા બધા ને જે પોતાના દોષો દેખાય કરાવે ને એટલે દેખાયા આ બધું બધા જ હજુ ખુલ્લું થયું નથી ખુલ્લું થાય છે તમારે આજે શ્રમિક વિજ્ઞાન એટલે શું આ જે તમે કરો છો એમનામ કરી શ્રમિક વિજ્ઞાન અક્રમ એટલે શું કહે છે કે આ કરો છો એ આપણે સત્તામાં નથી હા એટલે આપડે આપણે શક્તિઓ માગીએ છીએ શું કરીએ કરવાની શક્તિ આપો દાદા ભગવાન આપો એજ્ઞાન નું ફળ બહુ ઊંચું આવેલું છે કારણ કે એ તમને અધિકાર છે માગવાનો અગર ભાવના ભાવવાનો અધિકાર તમને સંપૂર્ણ છે ભાવના ભાવો અગર માગો તેનો અધિકાર તમે સંપૂર્ણ અક્રમ વિધાન ક્રમિક માર્ગ શું કે પર સત્તા ને સરસ માણસ ખોટું નથી એ પણ ક્યાં સુધી હાથું ત્યાં સુધી જેવું મનમાં હોય એવું વાણીનું બોલાવી વર્તન હોય છે અને આપડે અક્રમ વિજ્ઞાન કહે છે કોઈ માણસ કે મારે દયા શાંતિ બધા ગુણો કેળવા છે તો આપડે કઈક સુધી દયા શાંતિ એને તો શક્તિ માર્ગસ્સે થઈ જવાય છે અને પછી ભગવાન પાસે એ શક્તિ માંગ કે પછી મારે ગુસ્સે ન થવાય એ શક્તિ આપો શું એ આ બધું શક્તિ માગ માગ કરવું એ આપણું અને આ બકા ફાયદા વાળી વસ્તુ દોષ થયો આક્રમિક માં શું કે દોષ થયેલો હોય એને શું કે મારે થતું નથી પોતાને કરવું હોય ન કરે એટલે લોસ્ટ થાય થતું નથી આપણે ચોરી કરતો હોય તો ચોરી ફરી નહીં કરવું એવું કરે બોલે ચોરી થઈ જાય એને માટે પસ્તાવો હોય બસ આપડે આ વિજ્ઞાન છે આપણું જ્ઞાન બે ચાર વસ્તુ કઈ આટલી તમે રોજ તો રોજ કરે તો બઉ થઈ ગયું હતું ગગલ મોજે વિસુધાતનો પ્રત્યે પ્રાર્થના છે શ્રી મંદિર એ તો દોર કરજે ઉકેય બહુ રહી ગયો છે એ તો પાણી નહી કે એ ચોપડી સપાઈ છે વિના પાણી એટલે હું કર ના નીકળ કરી આવો ને પછી તેラン સૈન મિચરલા સસંગા કરન દે ઓમગા તો ખબર થાય મોડેલી કે બેસતો હોય મારે પૂનમ થવામાં ચારિગ્રી અમારે એટલે અમારે તેથી એમનું ભજન કઈ પૂર્ણ થઈ જવાય સત્તર હજાર કહ્યું કે ચાર મારે ઓછી પડે તો આપડે તમને ખબર ના પડે તમે કહો છો આ કઈ ખબર પડે તમે ગાર ભરો તો તે ઘરે આમાં મોડા પર શું અસર થાય છે એ દુઓ ખબર પડે પછી દોલ મારો કે તમને મોડા પર શું અસર થાય ખબર પડે બરાબર અને બીજું માગો એ મળે ના મળે તો એ દાદા ની ના મળે તો એ પછી આથી વધારે આપડે જોઈએ તો આથી વધારે હજાર વીસ અમે દાદા ભગવાન નથી જો અમે હોત ને દાદા ભગવાન તો અંદર એક જ છીએ આ તો દાદા ભગવાન સૌ જેટલો નાશ છે છે એ જ મહાદેવ છે મળે એટલે તુલના કરવા જેવા નથી આ બરાબર પરમાત્મા પગલા પડ્યા છે પગલા ફોટો મળવા પગલા પડી ને ફોટો મળવા અમદાવાદ મળવા છે આ પગલા ના પૈસા અમારે લેવાય નહિ ફોટા મળ્યા ના ભગવાન ના પગલા અમારા પૈસા ને ના લીધાય મારી મારી મુસલમાન બનાવે ના બનાવે મારી મારી મુસલમાન ના બનાવે હમજી ને મુસલમાન બનાવાય પણ કામ કાઢી લેવું મારે શું કહેવાનું પછી ના આવડે ગા જઈને પણ કામ કાઢી લેવું ભગવાન ના ઘર ની વાત પૂછાય ભગવાન નું ઘર કેવું છે છોકરા કેવા એની ભાઈ કેવી છે બધું પૂછાય બધું પૂછાય મોક્ષ કેવો છે દેવલોગ કેવા છે નર્કલો કેવું છે અને ગાયો કહેશે ભગવાન કોણ પૂછે ભગવાન જવા દે ને આગવાનું લૌકિક રીતે તમારી વાત સાચી નાતા રે તો વાતિક ભગવાન ની ગયા તમારું લૌકિક રાખે તેનું ભગવાન ભેંસ છે કે ગાય છે બરાડે પડે આ તો લોકો ના પૈસા કીધા બધું કોઈને જણાય શાંતિ ના મળે શું અને રાજ આપણું કોઈ ઉપરી નહીં આપડું વર્લ્ડ માં કોઈ ઉપરી નથી શું કર્યું છે જાણવું તો પછી કેમ ચાલતું કોલમપોલ ચાલુ મારા સાહેબ તમને કેમ લાગે કોલમપોલ ચાલતું જ દુનિયા દુનિયા છે ક્યાં કે જે દુનિયા તો છે નઈ ને દુનિયા છે ક્યાં દુનિયા તો છે નઈ ને હા દુનિયા ઉગાડી દેખાય છે આપડે સાપ માં કેમ સાફ દેખાય છે એવું બધું દુઃખી વાત લોકો મારી નાખ્યા લોકો ઘેર ચિંતા ઘેર ઘેર ચિંતા આ વાત દુઃખી છે મારા કે ત્યાં દુનિયા સાચી હોય તો સાચી હોય તો બધા સાધુ આચાર્ય બધા ભમાયરા છે એમના છે પોતે પુરુષો જ નથી પુરુષ થયેલો દેખાડો મળે છે પુરુષ થાય પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય શું થાય પ્રકૃતિ ને બે પુરુષ જુદા પડે ત્યારે આ તો પ્રકૃતિ ના ચે પ્રકૃતિ નથી આ વર્લ્ડ માં કોઈ એવો પાક્યો શક્તિ પોતાની હોય આવું સાહેબ હોય કોલમપુલ જોવા બધું અક્ષર કોલમપુલ પુરુષ જ થયેલો નથી એક સાધુ આચાર્ય કોઈ જૈન ના સાધુ બીજા કોઈ પણ પુરુષ થાય દેખાડો કોઈ પુરુષ હોય તો બધા પ્રકૃતિ નો નાચવા નાખી રહ્યા છે અને પછી મેં આટલું આમ કર્યુંવાસ કર્યા કે બે મહિના ના તું નથી અપવાસ કરે સંદાસ કરવા જવા જાય કેવું આત્મા લોકો બહુ છે સાચી વાત છે ભગવાન ભગવાન અને જગત મીઠા નથી જગત છે આ સાધુ આ સનાતન જાણું છું એક ચોપડી હાતી નથી બધી ચોપડી લૌકિક રીતે હાથી લોક માર સા ફટેક ફટક અનંત બાવાઓ તરફ સાધુ ધૂન બધા તરફડાશે સાધુ સું ભો ઇન્કમટેક્સ નહીલ ટેક્સ નહીં નઈ નાડું બધા સારું રહે બાકી અમે જો કટ્ટા ને તો દુનિયા સાચી હોય તો આચાર અને ગ્રંથ એ કેવી રીતે જોતા હોય દુનિયા જો સાચી હોય પ્રકૃતિ ને પોતે માને છે અને પોતાના સ્વરૂપ ને પોતે માને એટલે ભ્રાંતિ ઉડી ગઈ અને પોતે જ ભગવાન છે પોતે જીવાત્મા અને તે પોતે જ અંતર આત્મા છે પોતે જ પરમાત્મા છે જીવાત્મા એટલે ભૌતિક સુખમ ઈચ્છાઓ છે માનતાન ની લાલસા છે અપમાન થી ભય પામા છે અપમાન થી કોઈ ભય પામે ખરા કોઈ સાધુ मन्ने करो। जीवात्मा करो। जीवात्मा कहलाये जो भौतिक सुख छोड़ दिए मान अपन बुड़ी देना खावा पा इंद्रिय ना सुख अंतरात्मा थे भान थे ખોટું છોડો અને સારું કરો શું કે સારું કરો તે ભ્રાંતિ અને ખોટું છોડો તે ભ્રાંતિ બે ભ્રાંતિ છે શું તે અને ભ્રાંતિ બહાર નીકળવાનું છે એક ચિંતા ના થાય મનુષ્ય ચિંતા ના થાય ભગવાન કહેવાય ને વીસ હજાર વીસ હજાર એક ચિંતા થાય મારી બધા ચિંતા કેમ થાય બધું ઠોકી ઠોકમ ઠોક ઠોકમ પછી વાત જાણી પૂછજો પૂછાય આ જે જાણી છે ને એ બધું લૌકિક છે ના ગેલું શું થાય તો આપડે કેમ આપડે ગાર ભવું પેઢી ગાઉન આપણે પોલીસ વાર પકડે ને એવી રીતે લક્ષણ શું છે લોકો લઈ ગોડું શું બાયરી છોડવાની જરૂર નથી અજ્ઞાન છોડવાનું છે શું અજ્ઞાન પોતાના સ્વરૂપ પોતાના સ્વરૂપ નું લક્ષ્મી એમ મળે નહી પછી કાંઈ છોડી દે નઈ બૈને મારી કેવું છે પ્રશ્ન છે કે આ કે કોઈ પણ વસ્તુ પ્રમાણ એવું કે છે કે જીવાત્મા નું ને જીવાત્મા લક્ષણ અને પ્રમાણ બંને હોય તો એ સિદ્ધ થાય કે છે આ જીવાતમા જેવું થઈ જાય ગજુ કાપે તો થઈ જાય નથી બધા ભાવેલા મેં કહ્યું અજ્ઞાન છોડો અને જ્ઞાન માં આવો ચાર વેદ ભણે ત્યારે જે આત્મા જાણવા વાળો હોય એ આત્મા જાણું છે હા તે એકલો દુકાન રાખી દેસો એમ ને હું કઈ વાંચતા એવું બોલે બાર બે કે સાચી બોલતા નથી એટલે પૂછવાનું નહીં આપડે દાડો ભરે નહિ આત્મ જ્ઞાન ખોટા જે તદ્દન બોલે સત્ય કહી દે કે હું આત્મજ્ઞાની છું તે સાચો આત્મજ્ઞાની રમણ મહર્ષિ નો દાખલો છે તમને આમ લાગે તમને એવું છે ને અમારે રમણ મહર્ષિ જોડે મારે જેટલો સંબંધ છે એટલો તમારે નથી તમે બધું નથી હું તો રમણ મહિષિ મારી જોડે ના હોય એ રામકૃષ્ણ પર હું બે સંતો ઊંચા થઈ ગયા જોફાન એ આત્મા ક્યાંય હતા ખરા આત્મ જ્ઞાન કોને ક્યારે હું કોણ છું કેવાય હું એટલે હું ને ખોલવા વાળું કોણ હું ને ખોલવા એટલે ખોલવા વાળું કોણ હા તમે તો અજ્ઞાની ખોળ હું કોણ છું કે આ છું કે અજ્ઞાની છે આત્મા જ નથી આત્મા જો આત્મા ની એક રેપ નથી જોઈ આત્મા નો પર નથી આત્મા દેખાતો નથી પડછાય ક્યાંથી પડે પડછાયો ક્યાંથી પડે દેખવાનો એક મિનિટ એક સેકન્ડ પ્રાપ્ત થયા પછી ભગવાન કૃષ્ણ આશ્ચર્યવત્વું આત્મા ના બાબત માં તો બોલે બોલે તો આશ્ચર્ય થી બોલ્યા કરે આશ્ચર્યવત વર્ષે વિચાર पणको आत्मा कोई छे छे अर्जुने कहू के, के, के आत्मा बाबत मा कोई बोले तो सांभ वालों आश्चर्य ऐसी सांभे पी जुए जुए, जो जुए। च्चे तो, च्चे तो, जल्दी, तो कोई जल्दी जानतो आत्मा ने के खोटी है सही बात गीता कई है आत्माण है नही बात करी कोई कहते જે જાણીએ પ્રકૃતિ જાણે છે એ શું કે છે કે તમે જે જાણી છે એ તમે પ્રકૃતિ જાણી છે તમે આત્મા જાણ્યો નથી આત્મા તો આશ્રય તમે તમે કોઈ હું જ્ઞાની છું બોલો ને તમે કોઈક હું જ્ઞાન છો બોલો આ વર્લ્ડ માં બે હજાર બોલે જ્ઞાની પૂરતા હિન્દુસ્તાન માં પડ્યા હતા સર બધા બુદ્ધિશાળીઓ છે કેવા છે અને બુદ્ધિશાળી જ્ઞાની ના કેવાય જરા બિલકુલ બુદ્ધિ ના હોય જ્ઞાની કેવાય કેવું